સ્વામી રે સ્વામીએ વાત કરી જે મોટાને શું કરવાનું તાન છે તે કેમ સમજાય એ પ્રશ્નનો ઉત્તર કર્યો તેમાં વરતારનું સોરમું વચનામ્રત વંચાવીને બોલ્યા જે આમાં કહ્યું છે તેમ કરાવવું છે તે શું છે ભગવાનનું ભજન ને ભગવાનના ભક્તનો સંગ એ બે જ રહસ્ય અને અભિપ્રાય છે તે લઈને મંડે તો રાજી થતાં ક્યાં વાર છે માટે રાજી કરવા હોય તેણે મંડવું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જ્ઞાની હોય તેને પણ તાળ, તડકો ભૂખ તરસ આદિ દેહના ભાવ સર્વે જણાય એ પણ સમજવું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રિયવ્રતને છોકરા થયા ને આત્મારામ ભાગવત કહેવાના કેમ જે ભગવાનની કથા ને ભગવાનને વહાલા એવા જે સાધુ તેના સંજ્ઞો ત્યાગ ન કરતા હોવા ને જનકે કહ્યું છે મિથિલા નગરીમાં મારું કાઈ વળતું નથી પણ છોકરા થયા ને ગોરધનભાઈને તો સાકરને મીઠું એ બે સરખા તો પણ છોકરા થયા માટે ભેળા રહે તો છોકરા થાય સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે ભગવાન અને મોટા સાધુને આશ્રય કરીને તો વાદળ જેવા દુઃખ આવવાના હોય તે પણ ટળી જાય ને સાધન કરીને તો કૂટી મરી જાય તો પણ ન ટળે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હૈયામાં જ્ઞાન ભર્યું છે એ તો હજી બહાર કાઢ્યું નથી કેમ જે સાંભળનારા આગળ પાત્ર ન મળે અને એ જ્ઞાન તો બ્રહ્માની આયુષ્ય પર્તંત કરીએ તો પણ ખૂટે નહીં પણ તે કહ્યાની તો નિવૃત્તિ આવતી નથી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ઇન્દ્રિય અંતકરણના દુઃખ આવતા હોય તેનું કેમ કરવું એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે એ તો મોટા મોટાને આવતા એ તો સ્વભાવ કહેવાય માટે તેનું સહન કરવું સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે મોટા છે તે કોઈકને વધુ સુખ આપે છે ને કોઈકને થોડુંક સુખ આપે છે તેનું કેમ સમજવું એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે મોટા તો સમુદ્ર જેવા છે તે સમુદ્રમાં પાણીની ખોટ નથી તેમ એ તો કોઈને ઓછું સુખ આપતા નથી પણ પાત્રને લઈને એમ જણાય છે ને ઉપરથી તો મોટા માણસનું રાખવું પડે એવું ગરીબનું ન રખાય એ તો વ્યવહાર કહેવાય જે પર્વતભાઈ જેવા વાંસે બેસે ને મોટું માણસ હોય તે આગળ બેસે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મહારાજના સ્વરૂપમાં વળગી રહેવું ને અગિયાર નિયમ પાળવા ને ત્યાગીને ત્રણ ગ્રંથ પાળવા એટલું કરવું છે બીજું કાંઈ કરવું નથી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે કોટી જન્મે કસર ટળવાની હોય તે આજ જ ટળી જાય ને ભ્રમરૂપ કરી મુકે જો ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે કેટલેક આંખ કાન આદિ ઇન્દ્રિય મળે નહીં તે ભગવાને આપ્યા છે પણ જીવ કેવળ કૃતજ્ઞિ છે